અહિયા કરવા લાગે છે તમારી બધું સાંભળ્યું ઓન નહી હા નહી કા બોલ કા બોલ મન કા જ મિલ્યો તો મેં શું જો શું બરાબર છે હા આપણે આપણે આવી ગયા આવે વિક ન આવે જેમ કે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 મૂન no, no, no. જો જે પેઠી બીજી કરતા પેઠી બીજી કરે જેવું ઉપર આ પછી તો ખબર છે પૃથ્વી નું શું છે કે એમને ક્રાહસ શિક્ષણ અગ્લોન એક જગ્યાઓ દિવસ સમજતી પડી ગઈ બે તારીખું છું પણ તમારે હું પણ કશું કરવું નથી ભાવ અને એમાં રસ નીકળ્યા આવે તો રાહ ને બોલ્યું તો એતો દીતો ને કહી હે આ માય તો બોલ્યું મુકે બોલને શું બોલ્યું કે ભાગી ગયો થાય કે નહી તો બહુ બહુ આ ગાવ કામ કંટ્રોલ કરી દે એમ કરી દે ના તો એનું તો એક એક બોલવાનું એનું તો એક વાત આને દીધું ન ખાલી એમને એમ દે આપી હોય કે આપણે આપણી થેન્ક યુ ફોર બીંગ વર્કિંગ ટુડે મિત્રો લેટ ઇટ બી યાર નોટિંગ ના નો રીડ આ નોટ રીડ મેનેજ ઓફ ફેસિકલ કામ કે કારણે કે વેટે હે કે જો મૂન નિયોગ ના પડતા ને ગોતલા જનાતો હોય ભાઈયા કે એના રોકાશે ને બદલે ઓર કમાઈતું હોય મને બોલ જો નો નો જ રહેતી મોરાય જ રહેતી સ્પષ્ટ પણ નહીં શું તેમજ શું કરી છે રોકાયા શું છે મોર મારો માયે એવો કહે છે ને છે મોર બઉ આવતા પાછળ છે ને ભક્તિ કોને શરૂ કરી ભગવાન ની ભક્તિ કોને શરૂ કરી આ રહે શું બને મારે લખવા જેવું છે ત્યારે આવવાના છું તમે શું કહો છો બિલકુલ અમને અરુણભાઈ ને પુષ્પાભાઈ ને અહિયાં જોડાવ્યા અમને લગભગ ત્રણ ચાર મહિના થયો ચાર મહિના છે હવે આવી છે એટલે આ લાભ અમને જલ્દી મળી ગયો હવે આવીએ છીએ એટલે આ લાભ અમને જલ્દી મળી ગયો એટલે આ લાભ અમને જલ્દી મળી ગયો થોડી ઘણી ભૂખ ઓછી થાય છે કે આપડે કહું ને કે દાદા પચાસ મિનિટ બોલે દેખાય તો કે એટલે શું હોય લાગે આ દેખાય વાતો આવું કરતા દેખા ભાઈ બરાબર ભણે રાખે પછી ચમત્કાર હોય છે કે નહીં માણસ ચમત્કાર તો એને કહેવાય ચમત્કારી વ્યાખ્યા એપીને ચમત્કાર એને કહેવાય કે જે બીજો માણસ કોઈ કરી શકે જ નહી નહીં તો બીજો માણસ કરી શકે એટલે પછી આ તો એક વિદ્યાર્થી નથી જે માણસ નામાં સંદાસ જવાની શક્તિ નથી ચમત્કાર શું કરી શકાય સંદાસવાની શક્તિ વાળો માણસ જોયેલો તમે ના એવો કોઈ જોયો નથી સાંભળી શકે નજરબંધી પણ આપડે તો ઘણા આપડે તો જે ખીલકુ ના માનવા કે આવું આટલું બધું ચમત્કાર ચમત્કાર નઈ તો ચમત્કાર આપડે દાદા ની કૃપા એટલી બધી છે બધું બરોબર છે દાદા કયા કે દાદા આવે એમ ગયા દિવસ એવો નથી ગયો ગયા હોય એવું લાગ્યું જ નથી રોજ દર્શન આપ્યા છે બધા ને દાદા રોજ સતત દર્શન આપતા હોય એવું રહ્યું છે બધા એ પણ આપવું જ પડે ને એકદમ ગયા ભેગા થયા પછી એક જોર છે કુસુમ થઈ જાય પ્રતિષ્ઠન છે આપડે ઉધેરે સત્યા સચી ગયા રમીરામ આપડે તાર કતેલા હે હા નહી નો તાજે તાજે માર ઇન્જીનિયર થી લાયા હા ઈ હા સવારે કતેંગા હે હા સવારે અમે એક બી ખાતું ભરી લો ને લે લે કી જો ફાયદો માલ આ બી એફપી દેવા છે ઓકે સવારે બસ એની દી કેમેરા મે મદદ કરીને હા એક્ટેન્શન નો કામ કઢાવું હા સવારે બી નાની ચાલી આપણી ને આના કોરીએ કરીબ સાબત કરીને દોરી દેના હા આ તો પેલી નાની ચાલી ના થાય દેખલી બીની પર જની રે પડી જાય કે મને તમને આખી એનો સબલ છે જ કેટલી વખતે અમુક તમારે ગુસ્સો કરવો પડે તો શેખવું પડે હવે દાખલા તરીકે એક પોઈન્ટ હતો જે અમીરા કાંતિ પ્રસંગમાં કે સામાન તો આઉટ ઓફ એટલે એ આપણે એ તો આપડે આખું આખું ટ્રેક્ટર બધી જ એટલે આપડે શું આપડે પોતાની ભૂલ પોતાનું ચૂકું કરવાનું છે પેલો મને કરાવે માટે હું કરું છું એમ કહે છે એટલે આટલું પોતાનું સાંભળનું દૂર કરે છે ખરેખર એવું હતું માલ લાડમ પકડાય ના હોય તો શું વગર કરવાના અને કોઈ પેલી વાત તો છે આપણને કરવું પડે છે ક્રોધમાનમાં વિવાદ ને એ થઈ જાય છે પછી આપણે પ્રોટેક્શન કરીએ કે આ મારે કયું કરે એ છે પોતે એનું રક્ષણ નહીં અંદર પાડ થઈ જાય ને તો પોતે અંદર પસ્તાવ કરીને બ્રહ્માંડો વાંધો દ્રષ્ટિ રાખીને આપણે આગળ વધવાનું તેવી દ્રષ્ટિ રાખવું તો આપડો આખો આપડે જ્ઞાન માટે બદલે આપડો આખી ક્રિયા માં એના દોષ જોતા થાય એ તો વાત જ ના કરવા આપણું જ જોવાનું કે એ હજી પુસ્તકો કરે છે એના નિમિત્તે આપણે ભૂત તો થાય છે માટે આપીશું કતિક્રમ કરવા માટે થાય શું હજુ આપડે ખાતા થઈ જાય કેમ વારે વાર થયા હતા ભલે વારે વારે વાંધો નથી આપડે આ રીતના એક દર આવશે પણ એના લીધે મારે કરવું પડે કારણ કે આપડે કઈ કારણ પેલું આજે એ નથી બીજો આ સર બીજો મથરવાનું ઘરે આપણો માલ તો ખાઈ આપડે દ્રષ્ટિ જ નહી આપડે એનું દોષ જ જોવાનું જ આપડે એને નીકળે તો નિર્દોષ જ દેખાશે આપણે આપણને ચાલો આપણને સરસ માલ એનું ભરવું પડ્યું રહ્યો તો તે ખબર પડ્યો આપણને હવે આપણને એને નિકાલ કરવાનો શોક મળે આપણે રાખીએ ચોવીસ કલાક માં જ્યાં સુધી તમને ધ્યાન નથી મળ્યા મળી ને ત્યાં સુધી તમારા તમારું થોડુંક તમને ઘણું સારું બધા તમે કરો છો પુશાર્થ ઘણું સારું કહેવાય પણ એ બધું હજુ પેલી રીતે કરો છો સહન કરીને એક રહણકારી કરીને તમને જીવન વ્યવહારમાં સંસ્થાન આવતો ગણવા નહીં આપડે લગાડી વાત છે મેં એવો એનો સતત મન વિચારો વિકાસ કરતો હોય છે એ પરમાણુ જયારે નીકળે છે એ કઈ જો અહંકાર એમાં વિચરે ને તો એ વિચાર કહેવાય છે બે રીતે હું જોઈ શકું મારી સમજણ પ્રમાણે કહું પછી મને સમજાવું કાંટો ને મને દેખાય એ એ ગુજરાતી ભાષામાં અક્ષરો દેખાય તમે દાદા દેખાય ને ચાર છે તે વખતે આખું અંત પછી જયારે મન કામ કરે મન નું ફંક્સન થાય બીજા બધા બનશે અને મસ્ત કોઈ કરવાનું ઈચ્છા રહી દે અને વાંચે છે ફોટો વિચાર આવ્યો એ વિચાર કે તમે ચાર દેખાય છે ફોટોગ્રાફી ના હોય એનું ખાલી ખાવા વિચાર્યું છે અને એને તમે જુઓ તમને વિચાર આવી આવ્યો મેળાને વિચારા ને આપણને એટલું નથી હંમેશા કઈ પિક્ચર આવી જાય છે શબ્દ જે આપડે આપણને ડિસ્ટનેશન બહુ જ માયું હતું એના તમે ઘણું પ્રેક્ટિસ માગ્યો તમે સામે તો ભેલા કરો પ્રેક્ટિસ કરો ટીપ કેટલી બધું ભેરા કરો અને ભેગા કે તો આ તમને અહીંયા ખ્યાલ આવે જોવા મળી કામ કરે પછી મન પછી કિટી અને ટીપ પછી અમુક જ જગ્યાએ જતી હોય ભેલા જેટલું હોય જેને રંગે કરતા તમારના દીતું તમારું કબડના દીધું જયારે તમને <JI Espano ,ibles> ખાલી જોવાનું એમાં આપડે શુક્રવારે ના કરો તો બહુ જો નથી ગમતા એમાં તમે પછી ગયા પ્રકાશ એટલે શું આ લાઈટ છે અહિયાં મેળું બી પડ્યું છે ફ્લાવર્સ ભી પડ્યા છે ફૂલ ભી પડ્યું છે એવું વિશ્લેષણ છે ક્યાં ગંદુ છે ક્યાં સારું છે ક્યાં દુર્ગંધી નાળે સુગંધવાળસુ હતું જે લાઈટ આ બધું નિર્લેપ છે તો આત્મા નો અનુભવ એવો લીધે છે એવો નિર્લેપ આત્મા છે આપણને એવો દાદા આપણને જાવ્યો છે તો એ આપણે અનુભવમાં પણ આપવો મળે છે અનુભવ છે આપડે અનુભવે છે એ અનુભવ ને આગળ વધારવા એક વખત અનુભવ થયો હોય ભલે નાના અનુભવ છે આપણે અનુભવ ને ખેડૂતો અનુભવ મેં જે અનુભવેલો છે તે હાથમાં અનુભવ અત્યારે મને ભલે આ બધા સંયોગ થઈ ગયા એમાં આવું બધું પણ આ બધું ને આ બધું રિલેટીવું ખરેખર મેં જે અનુભવેલું છે તમે એક પોઈન્ટ કીધું મને આજે પુષ્પા વાત કરી હતી કે મન અને ચિત્ત એટલા બધા જોડે ચોટેલા છે કે એણે કીધું કે બી દેખાય અને વિચાર પણ આવે પણ બે હંમેશા જુદા જ હોય છે બે એક સાથે ક્યારે પણ નથી હોઈ શકતા ફંક્શન કરે ત્યારે ચિત્ત જ છે અને મન ફંક્શન કરે ત્યારે એ ચિત્ત નથી હોતું પણ નોર્મલી જે રીતે એને સવાલ પૂછે એમાં તમને જોડે છે એવો અભાસ થાય છે સમય સમય ની જળ ની જાગૃતિ માટે એ જાગૃતિ માટે બહુ એ કરવું પડે આપડે એ જોડે એના જોડે આખું પ્રયોગ મૂકવું પડે સામાયિકમાં એ જાગૃતિ બહુ વધતી સામાયિકમાં શ્વા રાખો ઘરમાં શરૂઆતમાં રાખી દો એટલે પછી પાછળ મારે રેપ્યુટેશન નથી થઈ જાય આપણે હું સધારણ શું છે એમને જવાબ શું કેવા વિચારણ કેવી રીતે શું